શું બેને કહ્યું તું તમને અહીંયા દર્શન કરવાથી લાયા શું છે સ્વામી આવ્યા છે આજે શું કઈ લાવ્યા તમને જરૂર પડે વ્યવહાર માં જરૂર પડે એટલું તો રાખવું પડે ને આ મારું ને આ તારું કે બધા વ્યવહાર પણ લિમિટ વાળા તમે તો અનલિમિટેડ વ્યવહાર તમારો તમારું તમારું પોતાનું ઉડી ગયું જે કોઈ આવ્યો તે બોસ હતો જે આવે તે તમારી ઉપરી કોઈ બસ છે જ નહીં આ તું બોસ છે તમારી ભૂલોથી જ ઉભું થઈ ગયું છે આ બસ બોસ જ નથી કોઈ ઉપર અંડરહેન્ડ તમ અંદર ટેવ છે ત્યાં સુધી બસ મળ્યા કરશે તમને અંદર હેન્ડ જરા ટેવ કરી નહીં દફરાવા જોઈએ આવેલો ચડી બેઠો કેટલાક ચડી બેઠો મારી પછી એવી શરત કરી પછી ગુરુ કરા નહી ગુરુ નો અર્થ ચડો તમે ગુરુ નો અર્થ શું થાય ભારે डूबे सद्गुरु गुरु नागुरु हाँ सदगुरु सदगुरु को भारे हो गुरु कि सदगुरु ने गोवास कर સદગુરુ આપણને કઈ પાર લાવતા રે અને આપડે સદ કરવા નહી બીજો ના મળવાનો ગુરુ કરું નહી તો બોકડા મળે ના મળે હે બોકડા કહેવાય ને જો એનો છુટકારો ના થયો બોકડા કહેવાય છુટકારો થયો છે ગુરુ મળ્યા એટલે છુટકારો થયો છે આ ગુરુ કરતા પેલા ગુરુ હારા બિચારા કોલેજ ના આગળ જ્યાં બ્રહ્માંડ નો માલિક બેઠેલો છે મૂકવાનો આપડે હોત છે આપડે માગવાનું હોય કે આવી અડચણ આવી સારી કાળજે અતો મોગલ હઈ મોગલ રૂપિયા ની મોગલ થા બાવા થી બાવા બાવા ને મોગલ દે લુક દે બાવા ને કઈ ગુડા દે તો હઈ બીજ દે તો હોય એસે ને ज्ञानी પુરુષને કશું જોઈએ નહીં તેજી બહુ જગ્યાએ દેના હે કે કઝાક અકિલે સે એક જગાય કપાયું છે એમ મળ્યો એવું બધ નો કરે એના કરતા આપડે ગઈ साहब बद चीज आप बॉस ना कर मुक्ति यार एक को कोई फिर ज्ञानी पुरुष होते मुक्त थी મુક્ત થઈને બેઠેલા હોય કેવું તારે મોક્ષ કેવું વેદાંત શું કે લોક વેદાંત ના વાંચેલા લોક છે કેવા છે આ તો વેદાંત ઉપરી હોય તેનું પામ કોરો જ્ઞાની પુરુષ હોય વેદાંત ના ઉપરી હોય ય અવર્ણનીય એટલે જ્ઞાની પુરુષ નું જ કામ બીજા કોઈ નું કામ કરે મગજ મારી કરે શું કરે અને પછી બ્લડ થઈ જાય मगन मार मार, करे। कम करे। करे। मगन मार करे। करे। मगन मार मगन मगन मर मर कर प्रेस मटी गए दरक रोग मटी जाएगा दादा बदा तमाम मटी जाए आ विषाद उत्पन्न रोगो शेन संसार ना विषाद અને આનંદ થી મટી જાય તો નિવેત છે એ દવાખાનું જુદું કરે તમે કરો તું અને એ ઉપાની કરે તો તમે ના જાવી વાંઘે છે કેવી ઊંઘે છે બધા ઊંઘમાં જ વ્યવહાર કરે છે પછી કે છે હું છું અલગ છે એમાં છું ચેકર ઊંઘમાં તો શું પડે આ ઉઘારી વાંખ નું સપનું છે શું છે આ સપનું કેવું છે સમજાય છે ને ઉઘાડી વાંખી ઊંઘે ઊંઘે છે ઉઘાડી વાંક ઊંઘે બધ આખું વર્લ્ડ શું કેવા છે એટલે ખાડાવા પડે છે બધા તેની જ ફોન કર્યું ને એક જણ જાગ્રત હોય બઉ થઈ ગયું જ્ઞાની પુરુષ સંપૂર્ણ જાગ્રત હોય કે હાથું રડતો હશે કે જુઠ્ઠું રડે જૂઠું અભિનય પૂરતો હશે શું થયું થઈ ગયું નિર્જરા ઝડપી કેવી રીતે થાય ઝડપી થઈ જાય પાંચ આજના પાંચ આજ્ઞા ઉપયોગ દઈએ કે ઝડપી થઇ જાય કારણ કે આમ દા દિવસ ચાલ્યા જ કરે છે ફર્યા જ કરે નિર્દ્રાહ ફર્યા કરે ઉપયોગ લઈ ત્યારે ફૂલ સ્પીડ માં આવી જાય ઉપયોગ ના હોય ત્યારે પણ આ પાંચ આજ્ઞા માં રહેવા એવું છે ને સ્ત્રીઓને નામ સ્મરણ કરે ચાલે પુરુષો ને પાંચ આજ્ઞામાં રહેવું જોઈએ જાગૃતિ છે ને સ્ત્રીઓ જાગૃતિ ઓછી ના રહેવા એવું એવું કરવું જોઈએ પાંચ આજ્ઞા સિદ્ધાત્પૂર્ણ જાગૃતિ રાખડે પ્રમા જોવું ના કરાય કલાક રહે એવું તો બહુ થઈ ગયું કઈ પુણ્યા સમય છે એવું તો બહુ થઈ ગયું કઈ પુણ્યા સમય છે મન થી જે વિચારતા હોય તે બધું વિચારવા કરવાનું કેદ હોય તે યાદ આવે લઈ જવાનું તેને બધું વિચારે પાડી દેવાનું વાણી થી બોલવાનું નહિ મન થી થતે પેલું કરવા જેવું નથી આ કરે એટલે પેલું થાય જાય કરવા માં અહંકાર જરૂર પડે તો એટલે આપડે તો કરવાનો માર્ગ જ નથી આપડે શું કે આપડે તો અમર હોય એટલે પેલું એમ કરે ઓટોમેટિક રાજીપ શું ના થાય મારે તો રોડ ઉપર અબુક ઝાડ છે ને